ભાઈ જે હોય એ આપણા ધૂના માટે પછી પેલી નઈ ને એ ભાઈ આપણી માટે આપણા માટે કરે તો કોઈ પણ નવી વસ્તુ અથવા નવું જોવું થાય છે સર તેનું નાનું સ્વરૂપ દેખાય છે આપડે હા ભાઈ એ તો બહુ બધા ના હોય અમુક જીખ્યા બધું દેખાય છે કોઈ જગ્યાએ કોઈ એવો કોઈ દાખલો એવો નથી ના જોયું હોય છે અરે ના જોયું હોય એવું લાગે એવું લાગે ત્યારે જેવું લાગે લગભગ શું લાગે આવું હા પણ જૂનું બધું જૂનું ના લાગે અમુક તો ના જોયું ના હોય એવું લાગે એવું નહીતું નહીં યાદ નથી કેટલીક માહિતી રહી જાય છે મનમાં મગન મગન અસર રહી જાય છે તેવું ત્યારે જુએ એટલે લાગે આ તો જોઈ ન પેલો બધે ના હોય એવું બધે ના હોય પૂર્વ સુધી નજીક માં બે પરત જાની આસ્યું ખાય આપડે ખબર પડી જાય કે આ સંસાર માં ચિંતા મુક્ત થવાનું છે એને ઉપાધિ મુક્ત થવાનું છે કારણ કે આધી વ્યાધી ઉપાધિ હોય છતા ઉપાધિ મુક્ત થવાનું છે એટલું થઈ જવાનું છે એવું થોડું ઘણું થયું નહીં થયું મને જોયું કે નિરંતર ચિંતા નહીં જ્ઞાની જ થઈ ગયા એ તો થાય જાની લખાય જ્ઞાની થઈ ગયા લોકો નું કલ્યાણ કરવાની ભાવના હવે આ ભગવાન કેવા હોય તો ઘા પડે તો આશીર્વાદ આપીને આશીર્વાદ આપે આપડા લોક સમજે ભગવાન એટલે કઈ શક્તિ વાળા शक्ति एक भगवानिक शक्ति पापड़ी नक्ति भौद्यलिक आ दुनिया में दिखाती जे आते બીજી શક્તિ આ પોલી છે એટલે આનંદ બધા કાઢ્યો અનંત શક્તિ આખા આખા જગત ને એક તો આંગળીનો ઉત્તેજ છે પણ આ બીજી શક્તિ ની છે કે આપડે હજ ભાગ્યા પેલો ભાગ્યા આપણે મકાન મકાની શક્તિ તમને માતું રહી જ નથી રાખ્યું તારકો એટલે અમારા આત્મા અને બીજી છ વસ્તુ અમારા શરીર માં છે સનાતન વસ્તુઓ વસ્તુઓ પોતાના ગોળ કહી નાખે એટલે આત્મા આત્મા ટંકો ગોળ એવો છે ના થવા દે જુદી રાખે જયારે તેલ ને પાણી ઉભો કરીએ કાઢી નીકળી જાય પડે બીજા તો કામ જ નહી આમાં જ્ઞાની પુરુષ મુક્ત હોય અને તે પાછળ બુદ્ધિ ને સ્ટેન્સ ના હોય જેના શબ્દો થશે ગ્રામીક બધા લોકો સમજાય એવા હોય કેવો બુદ્ધિ વગેરે મા બધા સમાતો હોય અર્થ બધો સમાતો હોય ભાષા છે તેથી લોકો ને હેલ્પ કરે અને લોકો મને કહી ગયા કે હવે આ ચૌદ સવારી આડી છે મારે ના કરો આપડે બે કરે અને ના કરે ભાગ પાડેલા જે છે શ્રીમંત નું તેજ હોય ધ્રમચર્ય નું તેજ હોય વિવાદ નું તેજ હોય અને જ્ઞાન નું તેજ લાજીન પેતે ઓળખે તે દેન દેવીારીતે જલત દવાઈ પર આવા છે. ગમચરણ દે જા બોત જોઈએ આવોજી. વિરિયાનો બગાડ બહુ કર્યો છે દાદા પહેલા. પહેલા વિરિયાનો બગાડ બહુ કર્યો છે. બેને તેન દીને અનુસંધે 5 વર્ષ સુધી. 5 વર્ષ સુધી. બોડ આપ પહેલા બોડ આપ. ત્યાં સુધી ધંધો મેઘ હોય લાગે જવાનું એમ લાગર થયું બહુમત થશે એવું બધું જોઈએ આપની હાજરીમાં એક જ માણસ થઈ ગયો હિન્દુસ્તાન તારે તો આ વર્લ્ડ માં હોય નહી આવું કોઈ નું એક કલાક માં રાગે પડી ગયું સારું થયું સારું થયું રાગે પડી ગયું સારું થયું એક કલાક થઈ એ સારું રાગે પડી હા એ બઉ સારું થયું બઉ બધા નું કલાકલાક માં રાખે પડીએ તો અવકાલે ના લાગે પડે એવું કલાક કલાક મહાત્મા આકર્ષણ કરવાના કલે અને જમવા મળે એટલે રમેશભાઈ નક્કી કર્યું જમાય જમા કરવા પૈસા આપવાને થવા પેલા લોકોને આપવા હોય ને ત્યારે શું કહું લે આ સોની નોટ પચીસ રૂપિયા કિલો પણ પાછળ લોકો એવું કરતો તને આવે કેવું કરે એટલે મને શરમ આવી દેવાની પણ આનું વાત કરી નહીં ધર્મ ચીકણું પછી એક જણા બઉ મંડ્યા ને ચિકાસ કરીને આપ્યા પછી ભાદર ભાદર નું મકાન બોલું છે ભાદર મકાન માં પૈસા આપો છ હજાર રૂપિયા આપેલા બેતાળીસ બધા ભાગરણ વારણું તાળું કે આપેલા હા પચીસ તારે ચોખી નઈ બીજી બાજુ માન આપે તો માન આપશે કેટલા ડાયા આ ભોલી મને અંદર પડી હતી સાડા ત્રણ સવારે ગઈ ત્યાં જગત બહુ જાગી ગયો હું ભણ એટલું જાણું પછી નહી જાણવું પડશે મનીષભાઈ પટેલ एक एक एकाग्रता शक्ति, शक्ति भली भली दरक मैं शक्ति चालू व्यवसाय जा जा मन विचलित <laughs> नहीं <ने जा laughs> मन આપડે બે બારવાટિયાની વાત વાત છે તે ખાવાય તો એને ઇન્ટરેસ્ટ નથી બારવે બારવેસ્ટ છે ત્યાં અંતર જ રહે છે અહીં ઇન્ટરેસ્ટ નથી ભગવાન માં કોઈ પણ જાતે ઇન્ટરેસ્ટ નથી ભગવાન શું કામ છે એકાગ્ર થાય આપડે પૈસા ગણાવે ત્યાં છોકરો આવે તો નહીન્ટ ત્યાં એકાગ્ર થાય કે ના થાય પૈસા ગણવા તમને કેવું લાગે છે મને એકાગ્રિ સજી નથી આપડે ઇન્ટરેસ્ટ નથી ઇન્ટરેસ્ટ રહી શકે લક્ષ્મી પણ ઇન્ટરેસ્ટ ને ઇસ્ત્રી પણ ઇન્ટરેસ્ટ ઓછો કરે તો હિ તમને કેમ લાગે मन एकाग्री प्रोब्लमती मन तो बहुत सारू પેપર માં ગમે એ વાત આવે ને તો આખું પેપર વાંચી નાખે આખો પાછું સરસ છે ઇન્ટરેસ્ટ હોય તો એકાગ્ર થાય ભગવાન માં ફક્ત ઇન્ટરેસ્ટ નથી એને એને ઇન્ટરેસ્ટ પૈસા માં છે સ્ત્રીમાં છે બારવે વાતો ઉલ્લટ ચાલતું હોય તો ઉલ્લટ ની વાતો વાંચવામાં તમને કેમ લાગે છે આ બાજુ ઘટે તો આ બાજુ વધે બે બાજુ છે કુસંગ માં ઘટે તો સત્સંગમાં વધે કુસંગમાં જ્યાં સુધી વધેલું છે ત્યાં સુધી સત્સંગમાં થાય નહીં ભગવાન તરફ જાય નઈ એ જવા માટે અમારે પાપ તમારો પડે તો થાય તમે એટલે ધોઈ નાખીએ તો કરવું છે એકાગ્ર કરવું છે એકાગ્ર કરવું જોઈએ તમે એક કલાકમાં કરીશો સમજ કરી દે લાખ વાર તારે નહીં થાય એમ તમને કરીએ પછી ક્યાંક ભગવાન માંગવાન ભગવાન ગમતા જ નહિ સમજા નહીં એક માણસ કે મારે બાર જવું છે જમવા મૂકી દો ત્યાં પેલા કે થાય પછી પેલા કે ચાલો આ જમવા થાય પીરસી ને આવું શું કે ઘન ચક્કર જો બરાકલો કરતો હતો પછી બતા નથી તમારે ઉઠે જ નહીં સ્ત્રી કેટલું બોલી તારે ઉઠો તુ મન તો મન સારું છે એની જાણ જ ઇન્ટરેસ્ટ જ ઇન્ટરેસ્ટ અહી તમને કેમ લાગે એ માટે વધારવા માટે આપણું મન બગડી ગયું હોય તો ઇન્ટરેસ્ટ વધારવા માટે જ્ઞાની પુરુષ જવું જોઈએ જ્ઞાની પુરુષ ઇન્ટરેસ્ટ કરી આપે નહી તો ઇન્ટરેસ્ટ કરી પોતે જ લાખ ના થાય આનંદ હતો મોક્ષ એટલે સર્વ દુઃખો થી મુક્ત થવું સનાતન સુખ પ્રાપ્ત થવું સનાતન સુખ પ્રાપ્ત થવું એનો જીવ માત્ર સુખ જ ખોળે છે દરેક માત્ર કોઈ જગ્યાએ એવો જીવ નથી જે સુખ ને ખોળતો હોય ખરો મારું જીવન સુખ ને જ ખોલે હવે સુખ ફરતા ફરતા મનુષ્ય ચુખ છે એટલે તૃપ્તિ ના થાય સંતોષ થાય સંતોષ થાય છે આપડે ઈચ્છા કરી એટલે થાય છે સંતોષ બાકી તૃપ્તિ ના થાય અને સાચું સનાતુ ચાકે એટલે તૃપ્તિ થાય સનાતન સુખ સનાતન સુખ એજ મોક્તિ એટલે સર્વ દુઃખોથી મુક્તિ એટલે સનાતન સુખ આપણે સમજમાં આવ્યું પછી બીજું વાક્ય ભગવાન સૃષ્ટિ સર્જી અને તેના સર્જન તે સત્રાચર ભર્યો છે ના સાંપ્રદાયિક શાસ્ત્રો કે સૃષ્ટિ સર્જી વેદાંત ના કે ભગવાન સૃષ્ટિ સર્જી નથી નથી આવવાનું આમ આમ જ રહેવાનું છે આવું આવું અને ગોડ ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ તો ગુજરાત ક્રિએટર માત્ર પગલ થયેલો છે વિજ્ઞાન થી સર્જન થયેલું છે જેમ ટુ એ ઉપર ભેગા થઈ જાય એના વરસાદ વરસાદ માટે કોઈ જોઈએ ખરું વિજ્ઞાન હા એથી વિજ્ઞાન વિજ્ઞાન થી ઉભા થયેલા છે વિજ્ઞાન થી સમજ ને એ તો દાખલા આપેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા સમજો ને એ રૂપકો આપેલા સમજવા માટે બાકી વિજ્ઞાન થી ઉભું થયેલું છે એટલે હવે સર્જન વિસર્જન થયા કરે પોતે પોતે પોતાની ભૂલ ફરી કાઢે છો તને મરંગ ના બને એ ભાવ ભર્યો તમારો કેવાય એ ભાવ છે એ તમારી ફીડ માં કારણ કે આ પુરસાદ કર્યો કેવાય મારો એ પ્રારંભ થયો અને આ ભાવ ભર્યો એક પુરસાદ એ પુરસાદ કોમ્પ્યુટર ની ફીડમાં જવાનો અને પછી એટલે સર્જન થયો એટલે ફીડમાં જવાનું પછી વિસર્જન થઈને ગાડી કરશે એટલે ફળ આપશે પછી વિસર્જન થાય કોમ્પ્યુટર કોમ્પ્યુટર ફળ આપશે આ ચકટી જ તે ખાડીએ કોઈ બીજું વસ્તુ થયા નહી એટલે સર્જન વિસર્જન ત્યાં થયા ખરે હા સત્રાચર એટલે શું સત્રાચર એટલે અસર બે છો આ ભગવાન જે વિનાશી ભાગ છે એ સતર છે અને અવિનાશી ભાગ છે એ અસર છે એમ કરી જી માત્ર સત્રાચર કેવાય છે જગત આખું સત્રાચર કહેવાય છે મન બુપ તમને સમજાયું બીજો પ્રશ્ન છે હરિના જન તે મુક્તિ નામ વાગે હરિના જન્મ મુક્તિ ના માગે શું હોય તે ભક્તિ ને ત્યાર પછી ભગવાન તમને અભ્યાસ સ્વરૂપ મને લઈ લો ને એમ પાસે કંટાળો ખરો ને સમજે ને એટલે આમ કરતા માંગણી કરે છે પછી આ વિચાર નરસિંહ પિલા ગાંધીજી મુક્યો છે ફરી ફરી જન્મ લઈ અનાશક્ત ભાવે દુઃખ તપ્ત ની સેવા ન થઈ શકે ખુશી થઈ શકે એ જ કરવાનું છે એટલે દુખ તપ્ત ની સેવા જ કરવી જોઈએ પછી બીજું દાદા ભગવાન જય જય કાર કોનો જય ભગવાન તો જય પછી કોનો છે અધિકાર આ દાદા ભગવાન જેમાં આખા વર્લ્ડ ના બધા આધ્યાત્મિક પ્રશ્નો તૈયાર છે વર્લ્ડ ની ઓબઝર્વેટરી અને દાદા ભગવાન પ્રગટ થયેલા છે એમનામાં મારામાં ડિફરન્સ શું છે તમે આ દાદા ભગવાન જાય બોલો તો તમારું વ્યક્ત થાય બીજું કશું અમુક વ્યક્ત થવાના હેતુ માટે બોલો થોડી વાર જ્ઞાન છે એટલે પોતે પોતાનું જ કરી રહ્યો છે અહી આરતી ઉતરે ને તો પોતાની આરતી ઉતારી રહ્યો છે એ મોટી અજાયબી ચા છે સમજ ને અને આ બધા નો ગુરુ હું નથી એ મારા ગુરુ છે બધા પચાસ હજાર કઈ રીતે તમારા ગુરુ અમારા ગુરુ કઈ રીતે કારણ કે એમની પાસે જે કઈ પ્રાપ્તિ હોય તે હું તરફ સ્વીકારી લઉં છું શું કરું છું આપ્યું લઈએ આપણે આખા વર્લ્ડ ના જીવ માત્ર ને ગુરુ તરીકે પામ આખા જગત ને ગુરુ તરીકે પામ છું જ્યાં કઈ સત્ય હોય એ કુતરું જતું હોય કુતરા નું સત્ય હોય સ્વીકારી સી અને અમ આત્મા બ્રહ્મ તત્વ આત્મા બ્રહ્મ તદ્દ અને ભગવાન અને આત્મા એક છે એમ વાત કરી છે એમાં ભગવાન અને આત્મા એક જ કેવી વાત કરી છે તે મને હું તું ઝઘડા થી તમ અપી તે તૂથ સુગતે સુગતે તે એટલે તે દે પોતાને જાતે એક અંગ છે સમજની પણ તૂથ સુ એટલે કે તર મારું દે થઈ અને આ આયામ આત્મા કું બ્રહ્મ છે એમ કે આમાં સુગતે સમજની અરે આનો આ જીવ આનો આ જીવાત્મા તી છે સુ છે સંસારી ભૌતિક દ્રષ્ટિ છે અને ભૌતિક સુખો ની લાલચો છે ત્યાં સુધી જીવાત્મા દશા છે બહિરમુખી દશા કેવી છે બહિરમુખી દશા કેવી હા અંતરમુખી થતો જ નહીં ભટક ભાગ અંતરાત્મા થાય ત્યારે અંતર મુખી થઈ અને પરમાત્મા રશ્ન કરે શું અને પછી પરમાત્મા રૂપ થઈ જ થતો પરમાત્મા નું ભજના કરતો કરતો તે રૂપ થઈ જાય શું થઇ જાય તે રૂપ થઈ જાય અંતરાત્મા થયા ભૌતિક માંથી બહાર નીકળ્યા દ્વારા હવે સુધાર્થાત્મા સુધારતા કર્યા કશો તે રૂપ થયા કશો જેવું ચિંતે એવો થાય આત્મા કેવું થાય જેવું પોતે ચિંતે કે હું આમ વ્યવય થવું વ્યવય થઈ ગયો હું આમનો સસરો કેવું છે પહેલા ભી નામ સમજ ને જેમ ભરતું હરી છે પ્રજ્ઞા નો વિકાસ થવો જોઈએ કે નઈ ગાયત્રી મંત્ર હું અત્યાર સુધી બોલતો હતો ગાય માં તેમાં પ્રજ્ઞા પર ખુબ ભાર આપ્યો છે પ્રજ્ઞા અવરોધરૂપ થાય આત્મ વિકાસ માટે અને સુધાર્તમા થવા માટે પ્રજ્ઞા થાય ખરી કે કે હું તો અત્યાર સુધી ગાયત્રી મંત્રનો જાપ કરતો તો અને ગાયત્રી મંત્રમાં પ્રજ્ઞાનો વિકાસ માટે બહુ કહેવામાં આવ્યું છે તો કે કે આ આ જે પ્રજ્ઞાનો અવરોધ સુધાર્તમા થવામાં થાય અવરોધ થાય ખરો કે કોઈ મંત્ર બોલાય ને હા હા એટલે આ જે મંત્ર છે ગાયત્રી મંત્ર પ્રજ્ઞા નથી ગમતો ના કરવું નઈ જમવું ગમે તો બોલવું જે ત્યાં તીર્થ થઈ જાય સમય મૂકીએ તો પેલું મોટું તીર્થ થાય શું કહ્યું જેનામાં આગ્રહ કોઈ પ્રકાર નો સંપૂર્ણ નિરાયકરી જોવાય તમે અત્યારે કહો કે સાહેબ અત્યારે તમને કે તમને વિનંતી કરું હજવાળું થયું છે બરોબર કઈ ચાલે જાય ને આવું ધુરા થશે આગ્રહ આખા બ્રહ્માંડ નું તીર્થંકર જન્મ થાય તો આખું બ્રહ્માંડ માં શું કરશે તીર્થંકર કેવાય અને ભગવાન બુદ્ધ ભગવાન આવે કે નહી એમાં બુદ્ધ ભગવાન એમાં આવે ત્રેસઠ તલાકા માં બુદ્ધ ભગવાન આવે શંકરાચાર્યુદ્ધ ભગવાન શંકરાચાર્ય શંકરાચાર્ય ના ના रिलेटीव वैकुंट धाम कैलास धाम आ बद क्या क्षत्रो ग्रहो थे, तारा नक्षत्र ग्रहो, चितन तत्व के नहीं, तारा ग्रहो, चेतन तत्व है तारा नक्षत्र નથીવાડ વાળું છે એમનું વિમાન છે પ્રકાશ છે એની નહીં પોતે જ છે આ સૂર્યના વિમાનમાં સૂર્ય પોતે પોતે સૂર્ય દેવી હવું છે નક્ષત્રો તારા સૂર્ય એ બધાથી આ સૃષ્ટિના એક એકને હેલ્પ કરી રહ્યા છે બધા બધા નું જીવન ચાલે એવું બધા મોટા પુરુષો બધા હેલ્પ કરી રહ્યા છે कलेक्टर अरे भदलाया कर सूर्य नारायण विभाग जीवो बदलाया कर એવી રીતે તારાઓ ગ્રહો બધું બદલાય બદલાય બધું બદલાય છે આ જગતમાં આપડા આંખે દેખાય નહીં આગર આંખે દેખાય તો નરક નથી આપણે જે આંખે દેખાય એ સ્વર્ગ નરક નથી સ્વર્ગ કેવું હોય આવના હોય એક જ દેખાય દે ગોણ પછી ચીતતો ના હોય બહુ બહુ પ્યો અને બહુ સુગંધ વાળો હોય તે કણ આ બધું બંધાય બધું એકા દાખલો દાદા આપો એ દાખલો આપો ને સ્વર્ગનો નરકનો आपने ही अगर बे लोग छे आ, मध्य लोग कह छे से अधो लोग पाताल के अधो लोग सात प्रकार पाताल के छे